સ્વીકારી લેવું પડે આપડે હાજર થાય છે પણ પછી પેલું વધારે હાજર થાય બધું જ્ઞાન આવી પેલું બાજુ ખુશ ખુશ કરે જાય આટલા પૈસા ગયા આટલા આટલા ગયા બસ હું કરે પૂછે તો જયારે ના આવે આપણે શું ના આવે લોભિયા ને ખૂશે ને ખૂચે લોભિયા ને આવડે તમે એવું જોયું નથી સંસાર નો પાર આવી વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ આત્મવિર્ય જો વિચારો થાય વિચારો સરસ હોય બ્રહ્મચુર ના વિચાર હોય તો એવું તો ફાયદો થાય તમારે આવું તો રહ્યા બંને એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય જ થઈ રહ્યો એટલે આપડે વાળી બુદ્ધિ આપણને બુદ્ધિ આપણે ફરસા કે ન્યાય કેમ કેવાય એટલે અમે મૂળ વાત કહેવા માંગ્યા છે કુદરત નું આ તમે બુદ્ધિ થી દૂધ વોટ ના ન્યાય માં ભૂલ ચુક હોય પછી ઊંધું થઈ જાય હા ન્યાય છે બિલકુલ ખરાબ બીજા એક માણસ મોટા થાય બધા ન્યાય નો છે રાખે પેલા નહીં એક પેલા નહીં મોટા મોટો ન્યાય છે આ તો નીચે નેચરલ બે ને બે બે ગુણ્યા બે ચાર થાય કેવું ન્યાય બે વત્તા બે થાય બે વત્તા બે ગુ બે ચાર થાય બે ગુયા બે કે ચાર થાય ત્રણ વધુ ત્રણ નવ થાય એ તો વધે વધે સર વધે ગુ વધે ગુ વધે સર બધ ના ના ગુણાકાર ના વધે ના વધે આપડે ગયા અને હવા મુઠ્યા ને ચાર ગુલાબા થોડો ત્યારે કપાઈ ગયેલા બીતા ન્યાય આપણને શું શું આપશે ન્યાય એ ફરી આવશે ન્યા હતા પાણી સરસ થાય જવા આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયેલું પડે એવું નહીં જોયું આથી બધી સાકા પડે એવું નહીં જોયું ઉમર થાય એટલે થાય ને એ તો ઉમર થાય એટલે થાય ને ના ના દસ નો છોકરો નઈ થાય ઉમર ને લીધું ભ્રમજેર નથી કે અપમાન કરનાર કોઈ મળી આવે અપમાન કરનારી જગ્યા છે ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી અપમાન અપમાનતા રક્ષણ કરે નું જયારે અપમાન વાંધો ના આવે ત્યારે પણ કરે એ તમે બધા બરોબર કે મને સંતા શક્તિ આપો પછી સંદાજવાન માટે ખરા જવાન નહીં આપે મેક્તિ આપે તો એટલે નીંદને આવતી હતી નથી આવતી નથી બહુ એવી રીતે નથી ન્યાય કરવો હોય તો આ જ્યાય ભોગવવો હોય તો ન્યાય ભોગવવા માટે આ નથી આ એનો ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવવા માટે ન્યાય કરવા માટે શું વાત કરો અને આપડે ન્યાય કરવો હોય તો પાંચ છોકરા ને સમજી લેવું છે ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવો જોઈએ શું બને છે તેવા કાયદા સર હા એ લોકો એક કાયદા છે એક જ બ્લેટ જેમ કરી છે રાજાની વાઘરીને એટલે બહાર થાય છે બધા ના દે રાજાની વાઘરી બધી આગળ માં બન્યું એ ન્યાય કે નહીં ન્યાય ન્યાય એટલે ન્યાય એ જ ન્યાય છે તારાથી તમારું રૂપ છે જળ મારનારો છે એટલે ચઢાવનારો સમર્થ રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખાઈ પીને મોજ કરવા જતા નથી આપવાનું લખતો કેવો અને સામાસામે અસમાધાન થાય એ કર્મ કરે એ બધા કરાય એ ધર્મ આપડે એવું કરવા જાય એવું રૂચે જશે બધા ફરજ શું થાય કાળજે ઘાસ લાગેલા રૂજા જ નહીં કોઈ પત્રકાર હોય રોજા એ તો જ મોકલે જાય છે તેને આ દુશામાં નથી છૂટતી તો એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે એનાથી બધું એ પાંચું છે બધા છે અને ખુલાવ છે ન્યાય ખોરા તે માર ખાઈ મરી ગયા દાદા એક સ્વામીજી આવ્યા થોડા દિવસ કે છે કે ગૃહસ્થિત સન્યાસી ઉપર નથી ને ક્યાં અધિકાર આવડું આવડું થયા સન્યાસી શબ્દ સમર્થન રાહનો સન્યાસી સંન્યાસ છે શું કર્વ ની વાત નીકળી પછી તો હવે ના ઈશ્વર હે પાણી લાગી ઈશ્વર હે તો દ્વંદ મારા છે તમારું તમારી પાસે પુસ્તક માં હોય નઈ અંદા એક વિચાર કર્યો છે બધા ફરવું છે બધા જવું ન્યાય કે ન્યાય ને ન્યાય ને ઇંગ્લેન્ડ ને બન્યું છે ન્યાય શું બન્યું કે ન્યાય નિર્વિકલ્પ થવું છે ભગવાન થવું હોય હા આ બાજુ તે બન્યું ન્યાય અને લખેલ થવું હોય તો કર્યા ક્યારે ના આવે બંધ કર્યું આપડે એટલે પછી જયારે જોડા કરવું પડે એ જ રીતે આત્મા થયા દસમા ત્યાં સુધી આ શરીર સ્થળે નહી કશું થાય કરે કશું આમ જીવ ના ભાઈ દાખલ ને કઈ કહે હવે તેને ચડાયું સં્યાસી જેટલા ફોટામાં સં્યાસી આપડી આપડે આપડે એમને કેવું તમારા ફોટામાં હોય તો પછાડો જઈ તો જ્યા હતા તમે તમારા થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકોને ભમાઈ મા લોક ભમી ગયું શું કરે અને લોકોને જરાક લાવે છે એ જ પડે હિન્દુસ્તાન બસ બાબા નથી એક કલાક લઈ જવો આજે ખાના ખસે બોલો બોલો બોલશે હા આ તો હે ગઈ બંને આપણા બાપા આપેલી હોય એ મિલકતો આપી અધિકારી બનતો હોય એ મિલકત અધિકારી ના બનતો એ મિલકત નથી આપવા બીજા બધા આપડે બિલાડી મારવા જીવન ગાળે કાઢે પૈસા લાઈટ પકડે એના કરતા આપણે કામમાં કામમાં રાખીએ શું બોલું થઈ જાય આપણે ગંદા પૈસા દુરુપયોગ લાવનારાઈ જનારા ભાઈ કે અમારી પણ જે છે આપીએ ઉદાર સાહેબ આપડે રાજ અમારે તો ગાતા છે ને લોકો તો બધા કુસંગત છે બધું દબો લઈ જાય પોતાના સ્વ ધર્મ ભૂલી જઈને આ બધા ની સાથે થાય બધું કુસંગત કેવાય લાગશે ને બધું ભેગા થયા છે એ ઉપર આગળ કરેલું હશે ને ભાવના આવી કે સક્ષ સક્ષને તો આ અરે જા થાય ને એનું ભર છે ને ભાવના ભાવનાનો ભર છે ભાવનાનો ભર છે આ તો નિર્લબ્ધી હલ્યાત કરે છે ને સરગત થઈ ગઈ થઈ ગઈ આવો બી બારે હવે જ ને હા હા આ શું વાબલ છે હવે ભાવ દ્રા કરે છે જેમ પેલા માંથી નો કરવા ખબર નથી ખબર નથી દાદા કોઈને બઉ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર થી કહેજો આજે અંદર હા જ્ઞાન લીધા સંસારીઓ પેલા ને અજ્ઞાનીઓ નવ કરવી અરે આપણે ન કરવું પણ ન કરવી શું ત્યાં અંદર રાખીને બંધ જરા વધે તું ઓકડો રો બસ છે અને તું ઓકડો આકાર વધેલો નથી એ તો હોય ને કાઢી નાખી પછી ચાલતું ડબ્બો ના જ્યારે અમારે કેમ બને તમારે એટલે ઇચ્છા ક્રોધમાં ના આવેલો થાય છે એનાથી પેલા માં એવું એ નવું કરોધ મા થાય છે એ કરે એ ભાવ કરે પોતે જા અને સંભાવ માં લાવે છે એના પૂછા એ લાવવાનું પણ કર્મ ને અધીનુ પણ કર્મ ને અધિન ને કે ના પછી કેમ સર્વ શક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય આ પુરુષાર્થ જો ભાગ પ્રગતિ પ્રગતિ બે પ્રકારની પ્રગતિ સાધવ પુરસ્થાર્થ પુરુષ તેના રીતે થાય આત્મા સત્વતી કર્મ નો કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી શકે આત્મા સત્વતી કર્મ કરતા નથી તો કરતા અજ્ઞાન થી કરતા છે જ્યાં સુધુ હું જાણતો નથી ભણ થોજ કરતા છે હું ગુજરાત માં જે ભણ થાય દાદા ની પાંચ આજ્ઞા મારફાવી કરવું છે કરવો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ એવું ભાન ચાર તક હો પ્રજ્ઞા પ્રજ્ઞા થી પ્રજ્ઞા જબ મિલતી તબકારો સબક આપ पहले से ऐसी बदलते हैं आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है कि प्रज्ञावान बहुत कम है बुद्धिमानी भरे है बुद्धिमानी सारे है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संसार उसके लिए बदल जाता है હા સ્થાનકવાસી વેસકા સાહસ લંકા સા લંકા સા મુનિ લંકા સા મુ ગૃહસ્થિતિ છે લંકા સાહેબ લંકા સા લંકા સાપ કે બાદ लवजीशा हाँ नौकाशा हाँ और लौकाशाह यह मूर्ति पूजा के बारे में कुछ विरोध किया फिर उसके बाद यह लवजी धर्म सिंह धर्म सिंह मुनि नौका पक्षी नौकासानी पक्षी लवजी धर्म सिंह मुनि एक ये स्थानकवासी हो गयी और उनमें से हम निकले थे स्थानकवासियों में સત્રો આચાર્ય ભિક્ષુ ને ત્યાં પંથ સ્થાપના ભીક્ષુ ભિક્ષુ પેલા જે આજ અમારા ચલરા ક્રાંતિકારી છે કે દાદા નું નિધિદાસન બધાને આવી રીતે રહે છે નિરંતર પછી એના પ્રશ્ન પૂછ્યો કે આપ શક્તિપાતમાં વિશ્વાસો નહીં વિશ્વાસ ગલત બાકી કરતા હોય મતલબ શક્તિપાત કાશા કરતા હોય પાક્તિ ક્યાં કરેગા બહુ સબલો બોલતા કે હમ શક્તિપાત કરે છે તારી પાસે કઈ ગલત બાત કરતા આપણે શું માનો છો સમોહન આદમી કરબલ તો હોતા નહીં આપ ક્યાં વિશ્વાસ કરે સંબોહિત કરવા એટલે આપ તમે શું તમે શું વિશ્વાસ કરો છો સંબોહિત કરવામાં આવે કોઈ આદમી આપ તમારા માટે પૂછે છે કોઈ ચીજ કે બસો તો કોઈ સમોહિત રહેતા પંદર હજાર આદમી સમોહિત કરવા મસ્તિષ્ક સોતા હૈતા મસ્તિષ્ક જાગૃત નહીં રહે સમોહિત કરવા મસ્તિષ્ક સો જતાગરણ નહીં રહેતા જાગરણ ની પ્રક્રિયા નહી તો મસ્તિષ્ક કોશ રહે કોઈ દૂસરી ચીજ કે આલંગન ની જરૂર લાઈન હોય હા બિલકુલ ઠીક છે કેસા કરે સંોહન તો કિને ટ્રાટક કા અભ્યાસ ક્યા તો કરતા પર સહી નહીં સંબોહન જાદુગર કરતા હા જાદુગર કરતા કરતા જાદુગર સારા શક્તિપાથો સમોહન કરવા વાત મુજે તો જાદુગર થી કમ ન લગતે જાદુગર પ્રેમ ધીરેન્દ્ર ધન્યવાદ શક્તિ પ્રેમ અનુગ્રહ એ તો ઠીક બાત હૈ અનુગ્રહ કરના ઠીક બાત પ્રેમ અનુગ્રહ કરના પ્રેમ દેખાણી ऐसा कर दिया <laughs> तो तो नहीं। <laughs> नहीं। <laughs> नहीं। <laughs> है चालू गया है हां तो करने होता इसका पार्टी भी है एक बिल्डिंग आया नहीं है शक्तिगढ़ मार्गा ही मार्ग સંશાય પર્યાય ઔર અનથ વ્યવસાય તીન મુખ મારિય પ્રતિકૂલ હોયી રહેતા ગુલોતા હા શક્તિને રાજસ્થાન ને ગોહા કહે ગુરુ લોલું ખેડ દા દોન ડૂબ્યા ભાગડા વેદ પથ્થર કી ના માનતા કે કોઈ આદમી કોંગ રોદ બંધ હોના ચીએ ઠીક બહુ અચ્છા બંધ નો તો કામ કોઈ ગયા હુ નહી સારી સમસ્યા આઠ રોદાન આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આજે બધા પ્રોબ્લેમ ઉભા થાય રોદ્ર માસિક તનાવ માનસિક તનાવો બધાતા આત્મ ધ્યાન ધર્મ ધ્યાન સુખ બિલકુલ ઠીક નિકલ બનાતા બના બસ વી વાત તો હમ તો એ ધ્યાન ધર્મ દિવાય બંધ કરવા ધરાવતી કોઈ કામ આચાર્ય આશા પર બલ દીયા આશા તો મુજબ બહુ અચ્છા એ તમે આ પહોંચ્યો એટલે કે સાધન બધા સાધન પહોંચતા હે કે જીદા હાથ આ નું સૌને ઘણા આજકા સાધન બસ એકતા હું રહ્યા કોઈ ગાડી દે મારે તો રૌદાન અગા દોર થી બચાતા હૈ આદમી તો સહી અર્થ મેં ધાર્મિક હોતા હોય સહી અર્થ ને શાંતિપૂર્ણ જીવન જીતા દોર થી અગર બચ જતા આદમી તો સભી સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હેતુ મુખભે જવા મુખ્ય જાણે વાળા બહુ બેચર હોય આર તો કારખાના ચાલ રહ સારા પકડા હૈતા કાંચેલા આત્મજ્ઞાન એ આત્મજ્ઞાન હોતી આત્મજ્ઞાન જઠોરતા નહીં બીજે ની વાહતા હોતી નમ્રતા હોતી નમ્રતા દિખાતી નહી કઠોર શાંતિ મુક્તિ રીજુતા મૃદુતા હા રજુતા મૃદુતા હો તો આત્મજ્ઞાન થીંગી રહી છે ક્ષમાહી હોય તો ગલત બાદ ફાયદામાં આત્મજ્ઞાન જા પરિણામ હોના ચીએ રુદરતા રુદર બિના બના બનાજતા કે બિના ધર્મ ક સ્પર્શ હિ બહુ સુંદર સૂત્ર સંબંધ દત્તારી ધારા સંબંધ ધર્મ કે ચાર દરવાજે શાંતિ મુક્તિ અજ્જય મધ્ય શાંતિ ક્ષમા મુક્તિ નિર્લભતા હાર યાર દ્વાર એમને પ્રવેશ નહી આગે ધન થી વાત તો કઈ હાઈ અચ્છા હે શક્તિપાત નહીં સમોહન ભી નહીં નહીં આત્મજાગરણ એટલે જે વાત સારી છે તમારી પાસે એ સંબોધન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ વાત છે કેસ ઠીક પર આજે જાગા બંધ હોય બંધ હોય તો માનેગા આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષે ધર્મ કરે રાત્રે રોસા ચલ ધર્મી ચલકી ચાલો પચાસ પચાસ વર્ષથી ધર્મ કરે ચાલુ સત્ય બનતા આનંદ અવતા પ્રગતિ મન હોય છે પણ એમના ઘર મિત્ર નહીં જાહેરાત હમરે આચાર્ય જયાચાર્ય ચારિત્ર ની ક્રિયા પણ અનંત અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કરશે એ ચારિત્ર ને બોલે છે ક્રિયા તો હોતી હોય ના ક્રિયા ક્રિયા સાધુ કા વેશમ ભી લીધી સાધુ રાવક્રિયા મિલતા જન્મ કરવા અનંત જપ્ત સાધન બહુ ક્યાં એક આપને એક નહીં ક્યા મેં બી કમ કરતા હું એક કરતા હું દર્શ મિનિટ અનિવાર્ય કરે નથી અને હું ભરત માં સમસ્ત્રી એક કરું છું